સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમજા ધારણ કર્યા હતા ને કંઠ ને પુષ્પ નો હાર પહેર્યો હતો અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત સભા ભરાય બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા ભગવાન ને અર્થે સમગ્ર પૃથ્વી નું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાન નું ભજન કરતા થતા મૃગલી ના બચ્ચા ને વિશે પોતાને હેત થયું ત્યારે તે મૃગ આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગ અવતાર આવ્યો માટે અનંત પ્રકારના પાપ છે પણ તે સર્વ પાપ થકી ભગવાન ના ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે भरत जी विचारे तो अंतर अति बीक लगे रखे भगवान विना बीजे ठेका हेत थी जाए यीत अतिशय बीक लगे भरत जी जारी मृग न देह त्याग कर गांडा पेठे वर्त्या जे भगवान अखंड वृत्ति रहेता हवा एटली महाराज ठाकुर थी त्या જીવ રહ્યો એટલી વાત આવી એનું આપણે હું સમજવું આપડે જ્યાં મન ના ચોંટાડવું એમ ભગવાન શ્રી ભગવાન લક્ષ લીધા જેવી બાબત અને એ જીવ પ્રાણી માત્ર ને હોય ગ્રસ્ત ન હોય અમારે હોય જેને જ્યાં નક્કી કરી રાખ્યું એટલે ત્યાં બંધાય છે માવતર કે છોડે એનું એને મળે એમ નથી માવતર નું એને મળશે તો એક પણ રાખે દેખાય જગત આખા નથી હા ત્યાં નથી કરે આમ બઉ દેખીયું ને અત્યારે એવું દેખાય મનનો સ્વભાવ જ એવો માયા છે એ માયા ના ગુંદા ના થળિયા જેવા એટલે એમાં ચોંટી જાય રાજ છોડી સંસારમાં કઈ છે જ નહીટલા માટે તો રાજ છોડ્યું વનવાસ લીધો બાળકમાં આપણે તો આ બધામાં જ્યાં જ્યાં તેમ તેમ ચોકીએ એનું ફળ શું આવે આ બધું વિચારણા તો માગે પરદેશ માં તો જોઈએ ને એને વારુસદાર બનાવે છે કુતરા ને વારસદાર બનાવે છે મિલકત એનો ભાગ પાડે એનું ત્રષ્ટ ર એને ખવારવા પીવારવા માં બધી સગવડ કરી હતી આ જીવ આમ બંધાયો બંધાય કૂતરો પછી ઈ ઓલું કે કુતરા નક્કી કેમ થાય એ સરકાર છે સરકાર લઈ જાય મેં પૂછી જોયું તો પછી તો સરકાર લઈ જ ના એ જ ના મોટા થયા ના અહીંયા વ્યવહાર કર્યા એટલે આ જ થઈ ગયું વાત એ ને નહીં તો આ ક્યાં આ છે આત્મહત બીજો પરદેશી છે આ પ્રાણી પરોણ લો પરદેશી છે આ પ્રાણી પરોણ લો રહી રહી ને કરે છે કીર્તન પરદેશી છે આ દેશનો નથી હો કારણ કે આત્મા ઈશ્વર ને સજાતી છે માયા ને સજાતી નથી એટલે પરદેશી છે આ પ્રાણી પર છતા આ પરદેશ માં યોજ થઇ ગયો એના દેશ માં એનો દેશ ભગવાન નો દેશ એમાં આ પરદેશ માં થઈ ગયો ઉર્ધમૌલમ આધમ શાખા ઉર્વ મૌલમ આદમ શાખા ઉર્ધ મૌલમ નીચે જાય ઊંચું ન જાય નીચે બધ્યા કરે ઊંચું ન ચડે એટલે આ ભરતજી નું આખ્યાન ચમત્કારી ચમત્કાર એટલે નવાઈ જ એટલું છોડ્યું નાશવંત આ નાશવંત નો દેખાણું ભૂલાઈ ગયું પાછું ચમત્કારી ઋષભેવ ભગવાન તો એના પિતા હતા ભગવાન તો એના બાપ જ હતા એટલે ભગવાન બાપ અને જગત માં સ્વામિનારાયણ આઠસો ચોરાસી ના શ્રાવણ વી દસમી ને દિવસે શ્રીજી મહારાજ શ્રી કરાદા ખાતર ના દરબારમાં મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી જો આપણે જોવા આવું જો આપણે એક પગત નીકળ્યો છે ને એ ક્યા માણસ માણસ ને લાગે બંધ બે હે કઈ તમે અમે એક બીજા પગે લાગીએ છીએ એટલે બુદ્ધિશાળી બહુ વ્યવહાર જેવો કેટલો દાયો કહે આજ આ નવાય બધી પાછો રાત્રિ થી આપણી બેડો ઉછ્યો અને બધું એના જેવા આપણે માલિકા નાના મોટા હોય ને થોડા થોડા હા એના જેવા નહીં પણ થોડા ઘણા તો ખરાબ હશે જેવી જાગ્રત ની વિશે જીવ ની સ્થિતિ છે તેવી સ્વપ્ન અવસ્થા ની વિશે કેમ રેતી નથી પ્રશ્ન તો એમ છે કે રિય જ છે સાચી વાત એ છે સ્વપન માં બરાજન કરોપ જાગ્રત માં આપડે કઈ સ્વ્રત માં જેવી સ્થિતિ રે છે એવી સ્વપ્ન નથી રહે આગળ અહી બેઠા હોય એમાં એક જોનું ક્યાંક થી આવે અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ જેવો જાગ્રત અવસ્થામાં રહે છે તેઓ સ્વપ્ન અવસ્થા ની વિશે રહે છે જેવી વાત ના હોય તેવી છે એવો અભ્યાસ લાંબા કાળ સુધી થાય એટલે એ ઘડતર આવી જાય સ્વપ્ન આવી જાય તમને સ્વપ્ન કોઈ દે આવ્યું કે હું સાધુ હતો નથી એટલે આ જે અત્યારે જે જીવે છે ને એ ઓલ્યા મારી ભાવ માં જીવે છે અને હલતા ચાલતા છોકરા ઘર બાર એના જ ઘાટ થતા હોય રોજગાર આ મેળવું હજી આટલું મેળવું છે એટલે સ્વપ્ન એ ભાવો આવીને ઉભા રહી તમે રાત્રે થી અમારી ઉપર ખુબ હેત રાખો હા પણ સ્વપ્નમાં હું સાધુ છું એટલે જે લગભગ ઉપર છળવું છે તળિયા નું નથી તળિયા નું સભા બેઠી આવે એટલું આવે સાધુ ને કોક હોય ફૂંકાવે તો આને આમ થવું જોઈએ ને અથવા એને તાવ આવ્યો અને સાધુ હોય હોય કરે એટલે આપડે કરીયે ઉપર થી તો કરે તો તમે ક્યાંક એટલું બીજા ન હોય હગા નજીક ના હોય તો નકર તો ઈયે ન હોય ઘણી ટેકાને મરી જાય હગા માં ઉપર મનમાં કાળો પાપ ગયો કેસ વ્યવહાર માં સરવાળો કરવો છે કેવું હેત છે દેહ ને દેહ ના સંબંધી એમાં જેવું હેત એવું ભગવાન સાધુ માં કચરા જગતના ના પદાર્થ પાના જેવું હેત તમારે પદાર્થ પાઇ ને વેપાર કરવાનો ભાવ થાય પણ કોઈ એવો વ્યવહાર થયો કે સો કરોડ મણ ઢુમાં લઈને વેપાર કરવો કરે સો કરોડ મણ હો ભાવ ચો કરોડ માન એમ ભગવાન ને પડતા મેલી અને આ જગત માં એ સો કરોડ માં ઢૂહા જેવું છે એને બધા પૂરક કે મેલી ને ઢું કરવા જાય ઈ વેપાર માંથી શું ફાયદો રે સો કરોડ મણ ઢોસા એની ભરવાની વખાડે ભાડે અમે બધા એવા છીએ અને પાંચ દસ ટોલા ઓનુ હોય એને રાખવા માટે દુકાન ભાડે રાખવી પડે અરે રસ્તા માં જ રાગ બીક લાગતી હોય પાંચ દસ ટોલા જોવાનું હોય એના બે કટકા કરી રસ્તામાં લૂંટ નહીં વખાર થોડી રાખવી પડે કઈ અમદાવાદ અને એટલી વખાર મોટી રાખે ડું નફો હોય કઈ નફો ન હોય નફો કેટલો પાછો ભગવાન ને પડતા મેલી અને જગત ને રસ્તે જેમ સમય પણ જીવ પ્રાણી માત્ર ને જગત માં કે ભગવાન માં બોલવાનું ઘણું ભગવાન માં એ તો એ આવું નથી પણ જગત માં એ થાય અને ઢું માં એજ થાય સો કરોડ મળ તો વખાઈ રાખવી પડે અને પાછું નફા માં શું ભગવાન એવા છે ને તમે ઊંધે માથે ઝૂલી ન શકો તો કઈ નઈ વ્રત તપ ન કરી શકો તો કઈ નહી ફૂતા ફૂતા ભગવાન યાદ કરો ને તો નફો કઈ નહી હાલતા ચાલતા અખંડ વૃત્તિ ભગવાન માં રાખતા શીખે એ સોનું છે પેહલા જ વજ્રાંતમાં લખ્યું જો હાલ ત્યાં જ્યાં અખંડ વૃત્તિ ભગવાન માં રાખવાની કઈ એને કઈ કરવા પણ હું રહેતું જ નથી મથુરા નગરી ના વિદ્વાનો સરવાળે પસ્તાણા જો ભગવાન ને ઓળખી ન શીખ્યા વિદ્યા તો બહુ ભીણા તા કામ ન આવ્યું જીવના ઉદ્ધારમાં કઈ ન કામ આવ્યું એવું આપડે જગત નું પણ મેળવ્યું જગત માં મોટેરા થઈ ગયા હું કરતા મોટા કે પણ સરવાળો શું કઈ નઈ કેવો સરવાળો મુક્તા કિર્તન માં લખ્યો જેમ એ ધાલા તેમ એ ધર્મરથ તેમાં તે નવનું શું કમાણો જો શું જેમ હજેલા ધાલારી અને તેમજ ધર્મ રથ ધર્મ રથો ધર્મ રથ માં સમજો અરે હવાર માં વિઠ્યા સ્નાન સંધ્યા ગાયત્રી નાક ચાલ્યું પ્રાણાયામ કર્યા બધું જ કર્યું અને એ હવારે મધ્યા સાયંકાળે બરાબરી ભગવાન ને સંભાળતો હોય શું સ્નાન સંધ્યા ગાય આ બધા જ કર્મ બરાબર કરે છે ધર્મરથ એટલે ધર્મમાં પ્રીતિ વાળો માર્ગ સિવાય ખોટો કાળ ગાળે નહી કઈ ધર્મરથ કહેવાય પણ એને દ્રષ્ટાંત કે નું આવ્યું ધાલારી જેમ અહી ધાલામયે ધર્મરથ ધાલારી જેવો કોણ ધર્મર એટલે ધર્મ માં પ્રીધી વાળો છતાં ધાલારી જેવો છે ધાલારી તેમ ધર્મર એમાં તે નવનું શું કમાણો ગમે એટલા પાણી છજ્યા ઉડાડ્યા ચોખા ઉડાડ્યા નાક જ્યા વ્રત જપ તબ કર્યા એમાં શું નવર્યું કેવું મળ્યું અમદાવાદ જેવું મોટું શહેર હોય આગળ ગલીયે ગલી ના ઈજારા હોય માણસ મરી જાય એની પાછળ કૂટના કૂટણા ઇજારા એ કૂટણા કૂટાવતા આવડે એનું નામ ધાલાડી એનું બીજું નામ લંગીયા એટલે એને લંગી શરીર માં શક્તિ હોય જુવાન જેવું હોય તો બે પાંચ ગલીઓ રાખે થાકે અને નહીં તો એકાદ ગલી રાખી હોય પણ મોટું શેર મરણ થયા કરતા હોય કુટાવવું અને પોતે ભેલી હોય હાથ કરી કાર્ય મંડી હોય આપડે તાળીઓ પાડી યા છાતી કુટે પણ બધા જ કુટે એવું કુટું ધાલા હોય આવે છાતી ન તો એનો જીવડો હોય પાછો હે ઈ હમજે છે હું કુટાવવા આવી છું કૂટવા આવી નથી કુટાવવા કૂટવા આવી નથી કુટાવે જેમ એ ધાલા તેમ ધર્મર ગમે એવી ધર્મની ક્રિયાઓ હારી અનુષ્ઠાનમાં રાખતો હોય પણ લંગી જેવો કયો સાદી જગત ને દેખાડવા કરે છે એના જીવ માં નથી વડોદરા રાજના દિવાન વેણી ભાઈ કરી નાગર વેણીભાઈ દિવાન પણ ધર્મ માણસ એને વિચાર કર્યો કે નાગર ભાઈ અને બીજા બ્રાહ્મણો એ ભણતા ભણતા મારે રાજ્યમાં બરાબર તપાસ કરીને બ્રાહ્મણો નો ધર્મ હાચવો છે એને માણસ રાખેલો બે પાંચ ગલિયે રાખે હવાર એક ઘોડા આપેલા કાગડા જેવા એ બ્રાહ્મણ ફરિયાદ કરે બ્રાહ્મણ ને ઘરે તપાસ કરે નાઈ ના સંધ્યા ગાય છે કેમ ઈ જોવા ખતર એમાં શિયાળા નો દિવસ ઓટલા હશે એમાં જોવાની છોકરા કોલેજ માં ભણનારા હોય એ ધોવાળી કરી તાપે અવાર ગપા જીના પણ એને કાયદો કરેલો કે જે દિવસ જે સંજ્યા ગાયત્રી નો કરે તો રાજ્ય તરફ એક કાયમ માટે નો કરી એટલે પાનશે છોકરા ગપ્પે ચડેલા આગળ ધોવાડી બરાબર આનંદ કરે દાંત કાઢે નો એમાં એક જણા શું રાખ તૈયાર હતી નજીક આવે ને જોવે આપણે તો તરત આમ જ દહી જઈને નાપ ચાલી ને તારા બાપ નું જો પાન શેરું આયુ આવે નપ રેણી ભાઈ નું પંચેડિભાઈ લખ્યુંનારાયણ ચિંતા છે દીનાથ ભટ્ટ નો પરિવાર એને લખ્યું કે આજે લખ્યો તમારી ઉપર કે સાધુ સંત આજવાર કથા કરવા બેસે છે પણ આવડત સીધા જોખે જો આવડુ ને ન જ મળે એટલે વેણી ભાઈ નું પાન શેરું કથા વાર્તા કરે છે પણ ઓલું પાન શેરા હતું હા લાડુ આપે નહી આપે નઈ કે હવે તો ઈ કોઈ કહેતું નથી કરો ન કરો ઈ એ તો તે બી એને ઈ કે આવડા કથા વાર્તા કરે છે નાઈ ધોઈ ના ધર્મ ધ્યાન યાદી જીવના કલ્યાણ ને અર્ધ કરતા નથી કાઢતા અને સત્સંગ માસિક સત્સંગ એનું નામ હતું જ્યાં જૂના પીડા હોય એમાં એને સાજુ આ ઘેરે ઘેરે લંગી ફૂટ ને પણ હોયલું એને કઈ પ્રમાણે કલ્યાણ ગામડાના રાજી કરવા કરીએ મેળ કે લીધું અને મુક્ત કીર્તન માં જ લખી નયે ધાલામ્ય ધરમર તેમાં તે આપણા જીવના કલ્યાણું કરીએ કરીએ છે એટલે જે જે કરાય છે એનો અંદર ને અંતર કરવો જોઈએ કર્મ એની વાતના એ કરીને સ્ફુરે છે પછી બધા હનુમાન ફીર છે એવા સ્વપ્ન આવે તીઠા હોય ને સાંભળ્યા હોય આવે તો બધા આવે પણ એમાં પોતાનું ખોટું દેખાય એવું કોઈ જાહેર કરે આજ મને આવે પણ જેમાં પોતાની આબરૂ વધતી હોય એવા સ્વપ્ન ને જાહેર કરી કેટલાક જન્મ ધરતા આવ્યા છે કેટલાક ત્યાં જે જે કર્મો કર્યા હોય તેની વાત પડી છે ઈ ક્યારે ક્યારે કર્મ સંજોગે એની સ્ફૂર્ણ માલિકા થઈ આવે છે બોલો તમે ભગત છો મન ને જીવ આમ તો ભેગું મહારાજ કે જીવ નું કિરણ છે મન તો ઈ પછી વાત યાદ છે ક્યાં તો હૃદય માનતો સાથે જીવ જીવ હ્રદય જીવ વધ જીવે એ બરાબર છે ખરું પણ મન ગ્યાર ભૂલી ગયા જો વજન માં આવે છે જીવ ને મન જીવ ની નજીક અંદર કરનારો જીવ ને અંદર ગમતું હોય જેવો કાઢ મન ન કરે હા મિત્ર તો પાસે બેઠા હોય આમાં બધું આવે અને અનાદિકાળમાં તો આ જીવ દેવલોક માં થઈ ને આવ્યો છે પશુ પક્ષી માં થઈ ને આવ્યો છે અનેક જન્મ ધરતો આવ્યો છે કાગડો હશે ને એ કોયલ જેવું બોલ્યો હશે બોલાશે નહીં ને આ જીવ અનેક વેસ બદલતો આવ્યો આજે મનુષ્ય શરીર માં આવ્યા છે પણ એ પેલા બધા વેશ બહુ કાઢ્યા એના અંદર આ કઈક ડાઘા પડી ગયા હોય એ ક્યારેક સ્ફુરે છે જયારે સ્ફૂરે છે એટલે એ સ્વપ્ન રૂપે દેખાય છે એમાં શેડભેલ તો જરાક હોય જીવની પરખે બેઠો કોણ મન જાગ્રદમ નેત્રમાં હોય જાગ્રદમ નેત્ર નેત્રસ્થમ વિદ્યાર્થ જાગ્રત અવસ્થામાં આ જીવ આછ માર્યો અને સ્પોક ને કંઠસ્થ કંઠ માં હોય અને સુશોકતાઓ હૃદય અહીંયા કુતરો છે એવી આડે આડે જયારે જીવ ને જાગવું એટલે મન પેલું જાગે જાગે ને બહાર આવવું હોય જીવ પેળે પેળું એટલે અહી આવે પછી આખમાં આવેથી આંખમાં આવતા પેલા વચમાં કંઠ આવી જાય વચમાં લઘુ મજામાં બિલોરી કાચ નું દ્રષ્ટાંતિ દેખાય એમાં જે કોઈ સામો આવે એનું પ્રતિબિંબ પડે જી આ ઉપડીવાનો થાય રસ્તામાં બંધ આવે છે ત્યાં એક સેકન્ડ નો કેટલાકનો ભાગ જરાક સ્થિર જો જવાનું ને એ ટાણે એને જે ઘાટ સંકલ્પ સ્પૂરતા હોય એ ત્યાં મૂર્તિમાન થઇ જાય પાછું એક સેકન્ડ ના કેટલાક જાગૃતો આખમાં હોય એટલે એને ઘરે જવું છે હૃદયમાં જયારે કંટાતો આવે અને પાછું અહીંથી બહાર જવું છે ત્યારે આવે એટલે કા જાગતા સ્વપ્ન આવે અને કા પૂતા આવ્યો છે એના પાસ લઈ પાસ ત્યાં દેખાય જાય એમ ઊલા દેખાઈ જાય એને સ્વપ્ન ઘણા એવા સ્વપ્ન આવ્યો મને છ મહિના સુધી એક સ્વપ્ન આવ્યું કાય જાય ગઈ ખબર પડે હું તો આકાશમાં ઉડતો હતો કેમ ઉડે ત્રીજા દાડે મહિનો માસ વહી ગયો તો મનમાં મૂંઝવણ થાય કે હું હશે પછી કઈક વચ્ચે આવ્યું ને ત્યારે કઈક જન્મ માં પક્ષી નો દેહ હોય દેવ નો દેહ આવ્યો હોય કોઈ બીજા એવા હોય ઘણી વખત ભાઈ એના પાસ લાગી ગયા હોય એ પાસ દેખાય આવે માલિકા એમ વાત કરે છે કે આજીવ અનેક જન્મ ધરતો આવ્યો આજ આયો પાછું કોઈ દુઃખીઓ નહી પવિત્ર બ્રાહ્મણ ને ત્યાં જન્મ અને એકનો ખાટકી ને ત્યાં હોય ખાટકી દુઃખીઓ હશે હું બ્રાહ્મણ નહી ઉલટા જયારે હોય બ્રાહ્મણ ની હરેને તો કઈ દે આ ભમતા એને જાણે બ્રાહ્મણ એટલે હલકો કઈ એમ બોલતો હોય ને અને હું ઊંચો કહેતો એમ થઈ ગયો એટલે પોતાને ઊંચો માની લીધો ને એટલે આ જીવ જ્યાં જાય છે ત્યાં એવું રહી જાય છે અને એના પડઘા એ જાગ્રત માં સ્વપ્નમાં જ્યાં ત્યાં દ્રષ્ટાંત રૂપે આગા આવે એનું માપ કાઢે કે કેટલા જન્મ ધરતા આવ્યો એના કેવા પાસ લાગ્યા હોય જ્યાં ત્યાં ચોટે ભલે જગત માં પણ એને ભગવાન સાધુ મળે ત્યાં ચોંટી જાય કારણ કે ચોંટવાનો સ્વભાવ છે અને જનો ચોટવાનો સ્વભાવ જ નથી આવડો ધડા સ્વભાવ જગત માં રેતો હોય જગત ના પદાર્થો વિષયો માપતિ એટલે ચોંટવું ખરું એને ભગવાન ને સાધુ જો મળ્યા હોય તો જગત માં ચોંટે નો બધા દ્રષ્ટાંત પાછળ ઈ આમાં જોવાય મળી જાય મારા જેવા ને આ લાંબી મુસાફરી થઈ ગઈ છે હવે એટલે ઘણું જોવાનું મળ્યું લાંબી મુસાફરી નથી પણ મારા જેવા ને દેખાય કે આ ચોંટવાના સ્વભાવ વાળો છે આ નથી એ નથી એને ભગવાન ને સાધુ મળે તો કોરો જો હોય એ બદલે ચોંટવાના સ્વભાવ વાળો જ બદલે આજે આ મળી ગયા કામ થઈ ગયું બીજા એ ઘણા હોય પણ એ નો ચોંટ્યા હોય કોરા હોય એ બધા મૂક કે પાપ કઈક કીર્યા એટલે પાપી ન કહી દેવો બીજી ક્રિયાઓ પણ આપણે લક્ષ લેવી જોઈએ પણ પછી અખંડાનંદ સ્વામી એ પૂછ્યું છે મહારાજ આ જીવ ને પૂર્વજન્મ ના જે કર્મ તે કર્મ નું જોર ભગવાન નો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ત્યારે સમાગમ કરતો જાય પૂર્વ કરતી જાય એટલે શું અક્ષર તમે શું કહ્યું સમાગમ ના કરે એટલે આમાં જોડાયું સમાગમ રૂપે વધે એટલે વિચરે સમાગમ તો કાયમ ભેળા જ હોય ને લાખો રહી સમાગમ કામ કરી દે પથ્થર રહેતો પાણીમાં ઊંડો કરી નિવાસ ઊંડો કરીને નિવાસ પણ ત્રિકમ કે ટાંક એ તો તણખા રે જો સમાગમ કાયમ પાણી નો રાણી દી ભેળા જ રેહતા હોય પણ બોલી ઠોલી ન બદલી ઓના જેવું માં નક્કી છે કે હું રાણી છું એટલે રાજ મારું દાસી જાણે હું તો નો કરેલી રે પણ રાણી પાસ દાસીને અડતો નથી આપણે કેટલા ને પાસ લાગે સાધુ ને જો સાધુ નો એ તરત સ્વભાવ ઉપર જ વયો જાય જો રાણી દાસી ભેળા જતા આપણે જોવાનું છે કે આપડી બોલી ઢોલી બદલી કે નો બદલી સત્સંગ થયો સંતો મળ્યા ભગવાન કદલું સમાગમ જ ક્યાં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જીવ ને જયારે સત્પુરુષ થાય છે ત્યારે જેમ જેમ સમાગમ કરતો જાય તેમ તેમ પૂર્વકર્મ સંબંધી જે વાસના જૂની થતી જાય પછી એને જન્મ મરણ ભોગવા આવે એવી વાતના રહે નહીર થાય વાવવામાં કામ ભૂગે એમ પૂર્વ જન્મ કર્મ છે એ આમાં સ્ફૂરતા હોય પણ જન્મ મરણ ભોગવ આવે એવા ન રહે અને એક જન્સ પ્રશ્ન મહારાજ કેર્તા કરીએ ત્યાં આવી વાત કરતા હે શું ને કાયમ ક મોટા ભગતો મંડે વખાણ થવા ત્યાં તમારી છાતીઓ મંડે ફૂલ વાવો જે પગથ થઇ ગયા આપડે બરાબર એમાં આવડું આ કેવી તમે આ માલિક વાત બોલો जेम त्रण वर्षनी तथा चार वर्षनी जे जूनी डांगर ते थी पे खरी वावे तो उगे नहीं। उगे नहीं। जेम पुर्व कर्मनी वासना जे जीर्ण उम्मीद को वीर्ण थम जनाक पुरुषो ढालो तलवार लाईने साम सामा लड़ाई करता हो જ્યાં સુધી સામસામા એમને એમ ઉભા રહે ત્યાં સુધી એક જણા નો પગ પાછો જે સંકલ્પ એ જ્યાં સુધી તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું છે વાસના બળવાન છે અમાય કોક મહાત્મા ઘેરે ત્યાં ગયો હોય પણ ઘેરે તો હોય અત્યારે માળા ફેરવી ભજન કરવું કથા વાર્તા કરવી કથક વાંચવી ટીવી મેં કઈ ખાડું દેખાડું અને ગમે એવું પછી કથા વાર્તા બરાબર વાંચતો હશે કિર્તન બરાબર અવાજ આવતો હોય આ જગત માં ટીવી ચડી ગયા છો ને અઘરા એમાં પાછી વૃત્તિ વાળી એમાં નો તણાવવું આમાં જ રહેવું અઘરું ભગવાન નો ભક્ત પગ ભરાવી ને એમાં નો જોવું એટલે નો જોવું ભગવાન નો માર્ગ જન્મ મરણ થી અને છૂટું એજ આપણું કરવો બધો બી ના છોકરા વ્યવહાર કરે બધો પણ આ એના થી રે એમ કરવું છે એની રીતે એમ થાય ન થાય એવું પણ કરે તો થાય પણ દેવ મંદિર જાણી ને સેવા કરીએ મોક્ષ માટે મોક્ષ માટે હું બોલે છો પદાર્થ માં વાસના છે ભગવાન ની છે આજે મૂર્તિ બરાબર ધ્યાન દાણા ખાવા ન પડે ખોનું એ અમાયિક પણ માય થઈ જાય ભગવાન શબ્દ અમાયિક છે માયક નથી પણ માહિક તરીકે વાપરીએ એટલે ફોન ગળવા જેવું થાય ફોનુ ગળે મજબૂત થાય ને ફોના ની ખવારે પણ એ ભસ્મ માં જો કટાશ હોય તો એ ફૂટી સુવર્ કરવો એનું ઈ માયુ થઈ જાય અમાયુ થઈ જાય તમારે છોકરા જુવાન માં જુવાનયા કોલેજો ભણતા હોય જોવાન ને ઈ જોવાન કોઈક વખતે કઈક વસ્તુ ના લેવા દેવા માં વાતચીત માં આશ વિનોદ માં ચડી જાય છોકરી છોકરો બાજી પીડા હોય એટલે બીજે દાડે બાધે વૃદ્ધિ બદલી ગઈ તરત ના ની કન્યા છોકરો એક દેખે હોય ને જગત માં છો ને ભાઈ બધે દેખતા હોય એવું ને એવું આ જવું ને એ બધી માયા માં ભગવાન ની ઓળખાણ જયારે થઈ ગઈ આની વૃદ્ધિ જ્યા રૂપિયા મળે જ્યા સાધન મળે છોકરા પાંચ છે એક ના આદેશ એક ના આ દેશુ થોડું ખરીદી લઈ આવી છે સંસાર ના ભાગ માં આ પ્રવાહિત છે આ સાધુ વર્ગ હોય જો ઉપરથી મોડતા વૃક્ષ ઉપરથી જાડું કાઢી નાખ્યું ઉપરથી મોડતા વૃક્ષ એને પત્ર લાભે લક્ષ થોડાક પાંદડા અને પછી તો થાફડા ઉપરથી મોડતા વૃક્ષ એને પત્ર લાદે લક્ષ લાખું પાંદડા પાછા આવે એ અમે ઉપરથી કાપ્યું હશે જો આ આ પાંદડા તો એમને જન્મવાના હો માલી પાઠી ભૂચ્યું એટલે મૂકી દીધું એમ ઉપરથી આપણે મનુષ્ય દે ભગવાને આતો ભગવાન પાસે જવાના વિચારથી ભેલા થયા છે હવે જવાશે કેમ વિષય સંબંધી સંકલ્પ તુલ્યપણે વર્તતા હોય ત્યાં સુધી એમ જાણવું છે વાસના બળવાન છે અને જયારે ભગવાન સંબંધી જે સંકલ્પ એ વિષય સંબંધી સંકલ્પ ને અઠાવી દે ત્યારે એમ જાણવું જે વાસના જીર્ણ થઈ ગઈ છે पीजी महाराज परम प्रत्ये प्रश्न पूछो भगवान कहू महाराज आ प्रश्न न उत्तर अमरा ते कृपा करो पची श्रीजी महाराज बोलिया भगवान नो भक्त गृही होगी અને તેને દેહાભિમાન તથા પંચ વિષય માંથી આશક્તિવૃત થઈ હોય પછી પરમેશ્વર પંચ વિષય પણ ભોગવ્યા જોઈએ ત્યાં દ્રષ્ટાંત જેમ અતિશય દુબળું ઢોર હોય તેને હેઠળ લાકડા ભરાવી અને સિંગડે પૂંછડે જાલી ઉભું કરે તે જ્યાં સુધી એ માણસ ચાલી રાખે उभू रहे जी पड़ी जाए कम हो ज्यादी पुरुष खेचे त्या सुधी कमान, कमान करी थे जय पुरुष कम ने खेच तो आड़ी जाए त्यार ढीली थी जाए जम जो निर्वासनिक पुरुष જેટલી ની આજ્ઞા હોય એટલા જ વ્યવહાર જોડાય પણ આજ્ઞા થી બહાર કઈ ન કરે અને જે સવાસની હોય એ તો જે વ્યવહાર માં જોડાયો હોય એ વ્યવહાર પોતાની મેળે છૂટી શકે નહીં અને પરમેશ્વર આજ્ઞા એ કરીને પણ છૂટી સકે નહીં એવી રીતે નિર્વાસનિક પુરુષ અને સવાસનિક પુરુષ લક્ષણ છે ઇતિ વચન મૃતમ રીતે ગઢડા અંત્ય પ્રકરણ નું અઢારમું જે તે આપડે છોડી દઈએ ને પગ ભરાવો શીખું મુજબ હે મહારાજ મહારાજ